सिम जय जयकार दादा भगवान न सिम जय जयकार दादा भगवान दादा भगवान भगवान दादा भगवान न सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो जय सचिद कलियुग म एक जय जयकारो छादा भगवान કરિયુગ તો એક કાળખંડ ઘણો મોટો છે આમ તો વિતરાગોની ભાષામાં તીર્થંકર ભગવંતોના અનંત જ્ઞાનમાં જે દેખ જણાયું ને દેખાયું ને બધું એમને વર્ણન કર્યું તેમાં તો એકવીસ હજાર વરસ આવે છે આમ તો એટલે એકવીસ હજાર વરસ આ કરિયુગ ચાલે ત્યાં સુધી ધરમ ચાલે એટલે આપણે સારું છે ને હજુ તો આપણે એકવીસ હજાર થવામાં અઢાર હજાર વર્ષ બાકી છે આપણે શાંતિથી જીવીએ તો ચાલે નિના તે ચાલી જાય ને અઢાર વર્ષ જીવવાનું એટલે ના ચાલે કે અરે અઢાર શું બસો વર્ષ જ બહુ સારું થઈ જાય પણ આ શરીર ઘરડું થાય એનું શું કરવું એ ગયડું ના થાય ડોક્ટરો બહુ પ્રયત્ન કરી રહ્યા છે બધા જ જાણે છે આ મોટા મોટા સર્જનોને કોણ કોણ નથી જાણતું સાહેબ સાયન્ટિસ્ટ હવે અસીમ જેજેકારો કેવળ એક જ છે દાદા ભગવાન નાને તે કોણ કે આપણા બધામાં કોઈ નહીં આપણે પરમાત્મા આત્મા શો પરમાત્મા આત્મા છું તો થઈ શકીએ પણ આત્મા હો તો થવાનું તો હું થવાના હતા આત્મા છો તો થઈ શકો પણ આત્મા શું છે ને કેમનો છે ને કેવો છે ને શું નથી કેમનું નથી ને કેવું નથી આ બધી રીતે જાણે તારે કામ થાય ને ત્યારે વિજ્ઞાન કહેવાય વગારનું બધી રીત રસમો બધા પ્રકારના બધા વગારની જાણે તો જ એક્સપર્ટ થાય ને રૂણાબેન શું કહો છો વગાર કેટલી જાતના રૂણાબેન તમને ખબર છે એક જ જાતનો ને જુદી જુદી જાતના ધારના પ્રકાર જુદા તો વગર જુદા હોય ચાર કરે છે તું મિનલબેન વાત વિચારવા જેવી છે થોડી હા એટલે અસીમ જે કારો દાદા ભગવાનના એક જ આ કાળમાં જો દાદા ભગવાને આપણને બધાને વિશ્વને એને સારા ભારતને આપ્યું સાધન પણ જે જેને પૂર્ણય હશે એને પાકડમાં આવશે ને એનું કામ કરી થઈ જશે એનું આ તો સીધી સાદી વાત છે સાધન તો બધાને કામમાં લાગે બધાને કામમાં તમને કોઈ ખરું કર્યું કલાક માં તૈયાર કરી દીધું કાલે આવીને બધું સાફસુફું કરી દે રંગ થઈ ગયો ને હા મહેન્દ્રભાઈ આયા હતા તેમને આ કામ કાઢ્યું હતું ના વચનબળ તો કોને કહેવાય ના હોય અમુક અમુક ખુલ્લું થાય જ ના થયું અને વ્યવહારમાં બને છે ને શું વાત કરો છો આ ચારણો ચારણો આપણે મધ્ય યુગમાં બહુ પ્રખ્યાત હતા ચારણો અને સાહિત્યમાં અને બધા લેખક કોણ બધા કવિઓ જાણે ચારણો કોણ તે સરસ્વતી માતાના ફોટાને મૂર્તિને પૂજીને એ વાણીમાં કેટલું બળ આવે છે ભલ ભલા ને એક સેકન્ડમાં ફેરવી નાખે છે બે હાર્દી મિત્રોને જુદા પાડી આપે અને બે કટ્ટર દુશ્મનોને ભેગા કરી આલે મિત્ર મિત્ર ને દુશ્મને ભેરકા કરે બધા બધી રીતે કરી શકે એવા હતા બહુ જબરા હતા અને પૃથ્વીરાજ ચવણ તો બહુ જાણીતો છે મંદિરમાં બહુ જાણે છે ઇતિહાસ બધો છંદ બહારોડ હતો એ ચારણ ગજબનો એવું હોય છે વચનબંધનું કામ દાદા એ તો સરસ્વતી માતાના કાયદા એટલી સાદી સરળ ભાષામાં સમજાવે છે આપણને બધા સરસ્વતી માતાના આ શરીરને લગતી બધી જ આપણી ઇન્દ્રિયો છે દરેક ઇન્દ્રિયોમાં એના દેવદેવીઓ બધા હોય છે એમાં વાણી લક્ષ્મી તો જીવન ચલાવવા માટે છે વ્યવહાર બુ પાયાનો વ્યવહાર છે બધા માટે પણ એ લક્ષ્મીમાં લક્ષ્મીના નિયમો જાણે જ ના જાય પણ એનો પુણ્યનો પ્રકાર જ એવો હોય કે મન વચનકથી ચોરી કરે નહીં પરંતુ આ કાળમાં કરિયુગમાં લોકોને સમજવું બહુ મુશ્કેલ છે આ મન વચનકથી લક્ષ્મીની ચોરી ના કરવી એટલે શું બહુ મુશ્કેલ છે કારણ કે જ્યાં નજર કરે ત્યાં હોય ને કે જેને કરવી નથી એ તો બી છે કે હા શું કરીએ તો ચાલ્યા કરે બે બાજુ તો એને બિચારો થઈને કરે પેલા તગડા થઈને થયા કરે બે બાજુનું છે આ તો બે બાજુ છે એવું લઈને આવ્યો હોય ને લેવાનું મન થાય અગર તો ભેગા કરવાનું મન થાય કઈ લેવાનું મન થાય કઈ નું થાય તો થાય ખરું પણ પેલું પુણ્ય એવું લઈને આવ્યો હોય તો અંદર લેવા ના દે એનું અંદરનું એટલે ઘરમાં કકરાટ થાય થાય કે ના થાય ઘરમાં કકરા થાય ઘરમાં કેટલા જણ હોય બે જણ હોય કે વધારે એની વાત કરીએ છીએ લક્ષ્મીજીમાં આજે દાદા ભગવાન તો સમજી ગયેલા પણ પછી એમને જોયું કે આ બુદ્ધિ આપણને ભટકાવી મારશે એટલે બુદ્ધિથી છૂટી ગયા તારે અભૂત થયા એમ એમ નથી થયા અને બધા એને જોયું એમનું જીવન ગયું છે બાળપણથી જવાનીમાં બિઝનેસમાં બધામાં ગયું છે હા પોતાનું મિત્રનું સર્કલ તો ઘણું નાનું આઠ દસ જ પાંચ સાત આઠ નવ જણ ઘણું નાનું આવી રીતે પણ એ બધાના થઈને રહ્યા પણ આપણી જોડે જેટલા છે એની જીવનની જે કોઈ ખાલી જગ્યા પડે તે આપણે પૂરી દેવી જે રીતે આપણે પૂરી શકીએ સિન્સિયરિટી ને ઓનેસ્ટીથી પણ ઇમોશનલી અટેચ નહીં થવું એટલે એમાં ના એટલે મોરાલિટી થી એવી રીતે જીવ્યા મોરાલિટી થી એવી રીતે જીવ્યા કોઈને પોતાની અંદર પહેરવા નથી દીધા પોતાની અંદર શરીર ની અંદર શરીર તો બધા બુદ્ધિ સારી ઓળખી શકે એવા છે આખો ઓળખે ને બધું ઓળખે બધા આ જગત આજે બુદ્ધિમાં તો બહુ તેજ ઘણી ઊંચી કક્ષાએ પહોંચી ગયું છે બુદ્ધિમાં પણ બુદ્ધિ જ્ઞાન ને પહોંચી ના વે ને અને અમની જીવન જીવવાની રીત જ એવી હતી મોરાલિટી હા છેલિટીનો પ્રભાવ બેસો નહીં બેસો બેસો બાજુ બેસવા દેશે તમે તો બને તારે હા દાદા ભગવાન અસીમ જય જય કારો અસીમ બહુ વાત છે હમ એટલે આપણું મહાત્માથી પણ જેને જે પ્રગટ્યા હોય ને વિભક્તિ હોય એ બધાને આપણને દેખાય તો આનંદ આવે એકબીજાને એકબીજાને મળ્યો હતો આનંદ આવે જય સચિદાને એકબીજાને મળ્યો હતો પણ તો આજે કંઈક લઈએ સત્સંગ છે બહુ કાલે વાત કરી અહીંયા જ્યારે કે થોડો વખત જવા દો ને હવે આમે વરસાદ તો થોડો વખત જ છે અમે કુંવારને જે પાંચ દસ વખતમાં લગું છે આપણું પાછળ બધા સંભળાય છે ને પાછળ છેવટે હવે આપડે સત્સંગ લઈએ જરા હા પૂછનાર ચંદ્રકાંત બહુ સરસ જીવન કહ્યું છે હા મિનલબેન ચંદ્રકાંત મુંદલબેન ભાઈ બંધી છે એમને હમ સહેલી ચંદ્રકાંત આપે કેલનપુરીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે હવે તમારો કેટલો સ્ટોક બાકી છે જવાબમાં અમે કહ્યું હતું કે બધો સ્ટોક ખાલી થઈ જશે આપે કહ્યું કે બધો સ્ટોક ખાલી થઈ જશે જ તેમ બોલો આટલી વાત હતી અમારે એમની જોડે વાત નીકળી હતી હવે એમને અક્રમ વિજ્ઞાન માર્ચ સોળ અત્યારે ચાલુ એના અંકમાં દાદાજી કહે છે કે તારી ચોપડી વાંચ્યા કર બોલો બીજી ચોપડી વાંચવા જેવી નથી દાદા આગળ કહે છે કે આ વાંચવું સહેલું નથી તે વીર પ્રભુનું કામ છે સહેલું હોવા છતાં સહેલું નથી ને અઘરું લાગે છે છતાં સહેલું દેવ રીતે છે દાદાજી આગળ કહે છે કે અમે નિરંતર જ્ઞાનમાં રહીએ છીએ પણ મહાવીર ભગવાન જેવું ન કહેવાય આ પોતે જો દાદા ભગવાન રસમ જે જે કિંમત આવે સમજાય તમને આ લઘુતા છે શું ખજાનો છે એમની પાસે છતાંય બધાની સમક્ષ આપણે એમને ઊંચા મૂકીએ છતાંય પોતે બધા રહે છે તે જોવાનું હમ અને આ રીતિ મહાત્માઓને આપી દીધી એ શરીર લેતી દેતી ની ક્રિયાઓ થાય એવી વસ્તુ નથી સમજણની આપણે થઈ શકે છે ક્રિયાઓની આપણે શું કરવા જાય એમાં તો ગળબડ ગોટાળા થાય છે બધા હરીશ કે ના એમાં નક્ મજા આવે છે ચાલુ થઈ જાય બધા જ થાય એટલે એ કે છે કે દાદાજી હવે પ્રશ્ન એ થાય છે કે ચંદ્રકાંતનું કેવું કહેવાય એવો પ્રશ્ન થાય છે પછી આગળ શું કે છે કે યથાર્થ એક ઉદ્ગલ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ખૂટે છે ચરમ દેહ એવો બીજો પ્રશ્ન છે એમનો એટલે એક એક લઈએ એમનો પ્રશ્ન પેલો પ્રશ્ન આ ઉપર વાંચ્યું દાદાનું અને અમે એમને પૂછ્યું હતું કે કેટલો સ્ટોક છે એ બાબતમાં લઈએ આપણે તો એમને પ્રશ્ન થાય છે કે ચંદ્રકાનું કેવું કહેવાય એ તમે એમને પ્રશ્ન કર્યો હતો ને કે તમને અંદરથી ઊભો થયો છે અંદરથી ઊભો થયો હા વિચાર કારણ કે આ ચાલી આ બાજુ હવે ખ્યાલ આવે તમને વિચારણા કે ચંદ્રકબન કેવું કેવું છે તો કે બહુ ડાપણવાળું છે એટલો અમે જવાબ કહી શકીએ અમે ચંદ્રકાબેન જેટલા જોયા છે જાણ્યા છે ઓળખ્યા છે સારી રીતે જેટલો પરિચય જેટલું અમારે તે ઓળખાણ અંદર શક્તિ પ્રમાણે થયું એટલું હા ડાયા છેગઢ ડાયા છે હ અરુણાબેન જોડે કોક વાત થઈ ગયું પણ એ ગાણપણ ના કહેવાય તમારે બહુનું જીવન બહુ સારું ગયું છે આખું જીવન એમના સંસ્કાર સંસ્કાર પિતાજીના કુટુંબના બધાના સંસ્કાર જ એવા સુંદર લઈને આવ્યા ભણ્યા આ થયું તે થયું જોબ કર્યો નોકરી કરી આ કર્યું સારી જો નોકરી આ એમના લીધે બીજા કમાય પૈસા બનાવે હં એટલે એમને દિલમાં રાખે કે એમના લીધે મને હું સુખી થયો પેલો યુગધમવાળો સ્ટોર છે વડોદરાવાળા હોય તો જાણતા હશે બધા યુગધર્મ શરૂઆતમાં પરંતુ એમનો નિશ્ચય કેવો સુંદર કામ કરતો હશે કે આ ધર્મને એમનું સંસ્કાર લઈને આવ્યા છે આપણે જોઈએ શું બેઝર હં એમને છોકરાઓની ઈચ્છા તો થઈ પણ પછી તો એ ભૂલ છે આમાં એવું થઈ ગયું કોઈ દાડ થયું જ નહોતું મને નથી થતું કે બચ્ચું હોય તો રમાડીએ જો એવા બેજર મજા કરે છે અત્યારે ખરા મજા કરે છે ત્યારે એમને રહેવાની મફત મળી ગઈ મફત છે નહીં સાચું કે ભાડું આપો છો એમને તો આપવું છે પણ લેનારા લેતા નથી તો કેટલી પૂર નહીં કહેવાય એમની ચંદ્રકાંત આ તમારું સમજી ગયા તમે હચવાઈ રહ્યું છે હચવાઈ રહ્યું છે હમ અને હવે એમને ભાવ થાય છે કે આવું વર્ષો થયા આ થયું શરીર બે દાદરા દાળીને જવાનું અને કેટલો સરસ દાદરો બનાવ છે એટલે તમારું કેવું એટલે શું આપણે એમ સમજવા માગીએ છીએ કે આપણે મોક્ષે જવામાં મોક્ષ માર્ગે છીએ મોક્ષે જઈ રહ્યા છીએ એમાં હવે આપણા સ્ટોક જે છે એ સ્ટોકમાં આપણું કેવું તો કે શું નહીં મામાનું ઘર છે દૂર દૂર એટલું જ બજુ નથી વધારે સ્ટોક રહ્યો શું કહ્યું મામાન ઉપર કેટલું આવું હોય પણ દીવો તો દેખાય ને તારે જ ક્યાં કે પેલો દરજ્જો પેલો એટલું જ સ્ટોક છે વધારે નથી પછી સાની ગભરાય છે તે મજાથી રેગમે આટલો સ્ટોક છે અને મહાત્મા બધાય માટે એવું એટલે એ સ્ટોકમાં થોડું રસ્તામાં થોડી ગમત મસ્તી આ તે રહી ગયું હોય બાકીનું અંદર એ થોડું કરીએ એટલે મામાનું ઘર તો છે પણ જેમ નજીક જઈએ તેમ હજુ આવતું નથી આવતું નથી એવું થયા કરશે ખ્યાલ આવે ને ના હોય ત્યાં સુધી એ આપણને આવવાની વસ્તુ કેવી રીતે આવે આવવાનું શરૂ તો થયું જ હોય ને આપણે અહીંથી દાદા કહે છે મુંબઈ નીકળ્યા ગાડીમાં બેસી ગયા તો જ આવે ને તો નહીં આવે ચેક સુધી ગયા ને ગઈને ચાલી ગાડીએ આપણે ટ્રાય કરી ગયું પણ ના થયું તરત જવું પડે ચૂકી ગયા ગાડી તો દાદા કે ગાડીમાં બેસી ગયેલો છે ને તો સ્ટેશનની ટિકિટ એ મળી ગઈ છે બધું જ છે એની પાસે હવે સ્ટેશનો જાત જાતના આવશે અને આવું દિવ્ય અદ્ભુત જ્ઞાન છે અદભુત જ્ઞાન છે આ જ્ઞાન મળ્યા પછી તો એવા એવા આવે ને તે આપણને લોભાવણા લલચાવણાં એ લાગે પણ એવા કોઈને છે નહીં મહાત્માઓને બધા મોટાભાગે નથી હમ અને જે આવે છે એ તો સંજોગો એટલે સંજોગોનું વિજ્ઞાન જે દાદાએ આપણને આપ્યું સંજોગોમાં એ જોવા કરવાનું આપણે ગમે તે અહીએ ઘણી વખતે આ મહિના દાળો સત્સંગના થયો મહાત્મા બને કેટલા આનંદ થઈ જાય છે એકબીજામાં થાવ હા હા કેમ થાય એક બે ઘડી ઉભા રહે ઉતાવળમાં ગે મારે જવાનું જોવાનું કહે પણ તો ઉભા કે શાંતિ થઈ જાય જોજો તમે એક ક્ષણ માટે પણ શાંતિ થશે તમને આ બહુ મોટી વસ્તુ છે હમ અરે કોઈ સચ્ચિદાનંદ બોલે આપણે જાણતા ના હોય એને તો પણ શાંતિ થાય સચ્ચિદાનંદ બધા બધા જોઈજો ને શીખ્યો કંઈ વાંધો નહીં બોલ્યો ને સચ્ચિદાનંદ તો એટલે સચ્ચિદાનંદને દાદાએ શું કહ્યું કે એ ભગવાનનું સાચી ઓળખ છે અને ભગવાનનું સાચું ઠેકાણું છે ઠેકાણું હા ભગવાન ને શોધવા નીકળેલા બધા ભગવાન શોધે છે એમને કઈ ઠેકાણું તો મળવું જોઈએ ને હમ ત્યારે દાદા એ બીજી રીતે જીવ માત્રની સૃષ્ટિમાં છે ત્યારે આજે આજનું જગતના આજના વિજ્ઞાનીઓ આજના એ હમણાં જરાક અમારે નજરમાં આવ્યું કઈ પેપર જોતા હતા તો કે આપણા આપણે આટલા માણસો છે એટલું છે નહીં આપણે માણસો સિવાય આપણી આ પૃથ્વી ઉપરની વસ્તી લગભગ છ સાત ટ્રિલિયન કેવું કંઈક બોલે એક ટ્રિલિયન કે બે ટ્રિલિયન કશું કરતું એ તો ફિગરો આપણે ના હોય આપણને ટ્રિલિયનમાં લખ્યું એટલે એમને આખી જીવસૃષ્ટિ લખી નાખી અને એમાંથી આપણે તો નવ્વાણું પણ જ ઓળખી શક્યા છીએ હજુ બીજા નથી ઓળખાયા અને ત્યાર પહેલાં આપણે બીજાને ઓળખવા જઈએ છીએ બારના આપણાથી બહારના આજનું વિજ્ઞાન આવું કે છે કિરીટભાઈ તમને આજના વિજ્ઞાનનો તમે જાણો છો બધું એટલે અંતરવિજ્ઞાન શું કહ્યું સાહેબ એ જ વિજ્ઞાન છે અંતરવિજ્ઞાન હોય નહીં અને બહારનું વિજ્ઞાન પ્રગટ થાય નહીં કોઈ પણ પ્રકારે જેમ જેમ બુદ્ધિ પ્રખર થતી જતી જાય તેમ તેમ આ બહારનું વિજ્ઞાન ખૂબ ખૂબ થતું જતું જાય આજે આ મેડિકલ અને રોગોના સંગ્રસ્થાન જેવું આખું જગત છે એ કારના પ્રભાવે એમાં એને પ્રગતિ કરી છે તે મનુષ્યોને સુખ આપવા માટે અને ગમે તે હાલતમાં હોય ગમે તે વર્ષે હોય આખા જીવનમાં ગમે તે હોય ને એને સુખ મળે બધાને એટલું આપવા જાય છે तो एक प्रख्यात डॉक्टर अमेरिका पंचोत्र वर्ष पहला कहें कि बढ़ा सायंसों करता मेडिकल सायसे सारों प्रगति करी से बदीज रीते बड़ीज रीते छता आयुष्य निश्चित है निश्चित है ये मेडिकल सायंस બધા ડૉક્ટરો બધા ઓપરેશન કરનારા બધા કે નિશ્ચિત છે એનો છેડો છે એનો અંત છે એ તો એ જાણે છે એટલે અમે એના અંતને નથી અટકાવી અટકાવી શકતા પરંતુ એનું જીવન હરખું બનાવીએ અને અંત લંબાય એટલું કરી આપીએ તો આજે આયુષ્ય લાંબા થઈ ગયા આજથી સાઠ સિત્તેર વરસ પહેલાં તો પચાસ વરસ થાય એટલે બહુ થઈ ગયું અને એટલા માટે સૃષ્ટિ પૂરતી ઉજવાતી હતી સાઠ વર્ષે કે છે સમજ્યા ને કારણ કે વખત કડી મજૂરી ન હતો જે કંઈ કઈ બધા જમીનો હોય ખેડૂતો હોય જેને મજૂરી કરવી મજૂરી એવું બધું અરવિંદ આવો છે આ બેસ અહીં જગ્યા છે અહીંયા આવતો અહીંયા આવતો સાહેબને હેરાન ના કરી પાછું બરાબર બેસ કોઈને કોઈને અડીશ નહીં પણ હા અડ્યા વગર જો બોડાયો છે પપ્પા બોડાયા હતા એમાં મળ્યા થોડી વખત વંશરાજીને કારણે પછી તો ભેગા નહી પણ એટલે આ સ્ટોક ની વાત કરીને ચંદ્રકાંત આપણા બધાનો સ્ટોક કેટલો છે કે હવે અનંત સ્ટોક હતો એમાંથી અનેક આવી ગયા શું કહ્યું એટલે શરીરમાં ચિત્તનો ભાગ છે આપણો શરીરનું ચિત્ત એટલે શરીરમાં વણાઈ ગયેલું આપણું જોવા જાણવા પણ શું કહ્યું એ શરીરના ચિત્તનો ભાગ થયો એટલે અંતકરણનો એ પાર્ટ થયો એ શરીરનો પાર્ટ નથી પણ છે પૌદગલિક શું કહ્યું હા કારણ કે જોવા જાણવા પણ શરીર થી જ ઉચ્છુન શરીરથી જોઉં છું એ જાણું છું એવું રહ્યું એ બધું ભરાઈ પડેલું છે જે શરીરમાં છે આજે મનથી તદ્દન નોખો આ વાણીથી તદ્દન નો ખો અને આ દેહ થી તદ્દન નખો દેહ બોલી ગયા એટલે દેહ તો બહુ મોટું કારખાનું છે કેટલું છે આ જામનગરની રિફાઈનરી કરતા નાનું હશે ને એવી હજારો રિફાઈનરીઓ મૂકે નહીં વર્યા મેડિકલ સાયન્સે એટલી રિફાઈનરી બોલો એટલું બધું અંદર ચાલી રહ્યું છે ત્યારે પ્રયોગ અને વિજ્ઞાન આવું કે છે તું તને શોધી વરને તું તને જ શોધ એટલે આપણું ચિત્ત અને અનેકમાં આવી ગયું અનંતમાં તું જાણતો જ નતો ભટકતું તું એમાંથી રખડવાનું બંધ થઈ ગયું અને આ શરીર અને શરીર પૂરતું રહ્યું અને શરીર એટલે શું કે વ્યવહાર વગરનું શું કહ્યું બધા હું એમને કહેવા જોઉં છે મને શીખવાડ્યા છે વ્યવહાર શબ્દ તો બધાને બધું એ કહે છે જ્ઞાનની વાત તો જવા દો પણ વ્યવહાર એ તો બધા જ જાણે કેટલે જાણીએ શું જાણ્યું વ્યવહાર જાણે શું આ ભટકવાળું બંધ થાય પછી બાકી રહ્યો એને વ્યવહાર કહેવાય એવું વિતરાગો કે છે જ્ઞાની પુરુષો કે છે અને દાદા ભગવાને સરળ ભાષામાં આપણને સમજાયું હોય અરવિંદ મહેતા વ્યવહાર તું તો બહુ ડાયો બઉ વ્યારાજ પાછો રાજસ્થાન નો કહેવાય કંઈક ઇલેક્ટ્રિ ઇલેક્ટ્રિક ઉપર છાપરા પર આપેલું કંઈક કામ થોડું બાકી ચાલે છે ને આવું અમારા મહેન્દ્રભાઈ ભાઈ છે ને અહીંયા અમેરિકા જતા પણ આપણે ચાલુ કરાવી દઈએ બધાને વાત કરી કલેક્શન ભેગું કરો બધા ચાલો આટલું એસ્ટિમેટ આ કરાવી દઈએ તેમને થયું પણ એમને ખબર નહીં કે આપણે કયો રંગ કરીશું તો લોકો તો બધા ભડકવાળા રંગને આતે બધાને ઘણા ગમે જુદું જુદા આમ જતા બધા પણ એમને જો ને ધોરો રંગ ગમ્યો મેં કહું મહેન્દ્રભાઈ તમે વ્હાઈટ હાઉસ બનાવવા માગો છો શું ના કે મને ગમે એવું છે આ અંદર જ્ઞાન છે એટલે દાદાના આશીર્વાદ લઈને બેઠેલા છે ખૂબ સરસ સમજાયું ને આત્માનો આ રંગ નથી શ્વેત રંગ નથી આત્માને રંગ જ નથી ગયું રૂપ શબ્દ બોલો એટલે બધું જ આવી ગયું નામ બધું જ આવી ગયું ના માનું શરીર આવ્યું એટલે બધું આવી ગયું સમજ્યું એ રસે આવી ગયો અંદર ગંધે આવી ગઈ અને સ્પર્શ પણ આવી ગયો એટલે રૂપમાં બધું સમાવિષ્ટ થઈ જાય છે શબ્દ પણ આવી ગયો એટલે રૂપી અને અરૂપી જગ્યા કે તમે બે જણા ઝઘડાઓ કરો મને મારી જોડે ઝઘડો કરતા હોય મને ઝઘડામાં નાખી દો એના કરતા હું તો ઝઘડા વગર જ રહીશ તમારા બધા અવકાશ જોઈએ જગ્યા જોઈએ ને હું જગ્યા આપવાનો મારો ગુણ છે પણ તમારે જોઈ એટલી બધી આપી દેજો કારણ કે વેદાંત આખું આકાશ આકાશ ને બહુ તત્વ ગણ્યું આકાશ પણ એ પંચમહાભૂત માં લીધું એમને શામાં લીધું પંચમહાભૂતમાં કારણ કે એ પંચમહાભૂત બહુ અઘરું છે સમજવા માટે એટલે એમાં બહુ માથા ગુટો કરી આખા ખબર નથી મને વેદ વેદ એ વિદ શબ્દ પરથી આ છે વિદ રસવાઈ વિધ વિધ ટુ નો એ સંસ્કૃત ધાતુ છે શું કહ્યું સમજવેદ એ ઋ શબ્દ બહુ જ કોમળતાને લાગવું પડે છે રૂજુ તારે પડે છે સમજ્યું એટલે ઋષિ શબ્દ એના પરથી આવ્યો શું કહ્યું મહારુષિ શબ્દ આવ્યો હમ રાજાને વૈરાગ ભાવ તો થાય અને એના ઋષિના ભાવ હોય સાધુના વિચારો આવતા હોય રાજઋષિ થયો પણ રાજઋષિ થયા રાજ શબ્દ છે એટલે મેનકા આવે શકુન રાજ શબ્દ છે ને એમને હિના ઇન્દ્રાણી જેવું પદ મને શું ખોટું તને જો આ સ્ટોક ની વાત કરીએ છીએ આપણે ચંદ્રકાંત ઇન્દ્રાની તને ખબર છે શું કલ્પના છે શું કોણ છે ના ગમે આવું છે ના એટલે પૂદગલ ઓળખી ગયા આપણે પૂદગલ સમજણમાં આવી ગયું કે મન વચન કાયા પણ દાદા એ શબ્દ એમને ફાઇલ મૂકી દીધો ફાઇલ શું કહ્યું ફાઇલ એટલે ફાઇલ એટલે પોટલું આખું મોટું પોટલાની અંદર કેટલા બધા પોટલાએ નહીં જોવાનું પણ મોટું પોટલું હાથમાં આવી ગયું એટલે બતાવી ગયું દાદા ભગવાન મહાત્મા બધા કે આ તે આમ તે આમ તે દાદા તમે જ્યારે જે કહો છો તમને બધું બનજો કોઈ જાતનું ના જેવું છે જ નહીં તમારે તું કરીએ આ પોટલા જેવા થઈ ગયા છીએ જીવીએ છીએ આવું કહેવાય કરીએ એટલે પોટલું હોય તો જેને જ્યારે ગમે અહીંયા કેમ મૂક્યું છે અહીંયાથી આમ મૂકું અહીંયા આગળ તો આમ થઈ જાય ચાલો આપણે બનાવી હા તો જીવતું પોટલું હોય તો બધા લઈને ફેરવવાનું ગમે ના ગમે બોલ ને થવાનું ના ગમે એવું એવું થવાનું ગમે નહીં તને એવું જીવવાનું ના ગમે ચંદ્રકાંતભાઈ હમ તમે અરૂણાબેનું બધું માનો પણ બધાનું અરુણા બધું માને હા આ તો ગમત કરીએ છો ખ્યાલ વ્યવહાર આકાશ તત્વ આકાશ તત્વ આ પાંચ મહાભૂતમાં ઘણું મોટું સ્થાન છે પણ એને તત્વ સ્વરૂપે એના પરથી ચીકાશ શબ્દ આવે ચીદાકાશ એટલે કે ચિત્ત ચિત્ત એટલે શું કે ભટકતું બધું બટકતું શું તો કે વૃત્તિ શું કહ્યું વૃત્તિ ઇંગ્લિશમાં શું કહીએ તો કે એટી શું કહેવાયુડ બધું કઈક ને કઈક ઈચ્છાઓ નહીં સમજાય વિશેષ ભાવે જે ચરે છે તેને વૃત્તિ કેવાય શું કહ્યું હવે અનંત ભટકા હતી એમાંથી અનેક આવી ગયા અમે કેટલા ફાઇલ પૂરતું અને ફાઇલના સંબંધો જેટલા છે તે હવે સંબંધોમાં ક્યાં રિસર્ચ ને બધું કરવાનું ફાઇલ પતી ગયું એમાં ઊંડું ઉતારવાની જરૂર છે આવી ખરું ને આ રે ખરું હે મહાત્મા બધા સમજી ગયા બહુ પાક્કા છે જેવી તેવી વાત છે નાની વસ્તુની વાત છે પ્રમીલાબેન ફાઇલ કેટલી મજા આવે હે હવે શાહ સાહેબ નથી એવું લાગે તમને સાચું કોને હે શાહ સાહેબ આ પ્રમીલાબેન જોડે એવી સુંદર રહ્યા છે ને એને જરાય દુઃખ નથી પડવા દીધું કરું કે નહીં હે બોલો એમ નથી સાહેબ ને કેવા પણ બે ના જીવન જ એવા સુંદર હતા બઉ સરસ જીવન હમ આપણે એમનો પ્રશ્ન છે હજુ બધું બધી નાખીએ છીએ પછી તું પછી ક્યાં જાય તારે મારે એકલા મને એકલા મળવું તારે હા મને એકલા જ મળવું તો આ સાહેબને એમને બહુ જાણવાનું હોય છે ઈચ્છા કાંઠાણી સાહેબને એવું એકલો આવું થવા તો નહીં હું તો ઘરમાં જઉં છું ને કે કામ હોય તો જઈએ નહીં તો ઘરમાં જઈએ એટલે સ્ટોકની વાત કરી ચંદ્રકાંતભાઈ આપણો સ્ટોક અનેકમાં આવી ગયો છે અને માહિર ભગવાનનો સ્ટોક એટલો હતો કે અનેકમાંથી એક તરફ જઈ રહ્યો હતો દાદા ભગવાનનો સ્ટોક કેટલો તો કે અનેકમાંથી એક તરફ જઈ રહી લો એ એકની નજીક આવી ગઈ એટલા માટે કવિરાજે કહ્યું જેને વર્તે છે કેવળ જ્ઞાન જેને વર્તે છે કેવળ દર્શન જેને જર્તે છે કેવળ ચારે વર્તે છે શબ્દ મૂક્યો એ કુદરતી કૃપાથી નીકળ્યો છે અને એમનું પૂદગલ અને પૂરનાઈ આ બે ભેગું થઈ ગયું બધું એમ એમ ના નીકળે એમ એમ નીકળે યાર વર્તે છે આ વર્તે છે ભાગ બધા મહાત્માઓને આપણા સ્ટોકને બાબતમાં આવી ગયો વર્તનામાં એટલે આપણને જે જે અંદરથી બને તે અને અંદરથી જે બને એટલા માટે બહારથી જ થાય બધું એ બધું જ પણ એ આવી ગયું કે નહીં આ હું નહીં હું શુદ્ધ આત્મા શુદ્ધાત્મામાં હોતું નથી એમાં વર્તના કેવી હોય છે કે શુદ્ધ ચિત્તની શુદ્ધ ચિત્ત આપણને પ્રાપ્ત થઈ ગયું પણ હજુ એટલી શુદ્ધિ નથી થઈ વ્યવહારની જેના કારણે આપણી આત્માની શુદ્ધ અને વિશુદ્ધ સ્થિતિ છે તે તે સ્વરૂપે આપણને રહ્યા કરે બધા સંજોગોમાં આ સ્ટોક આપણો બસ એટલે દાદા કોઈ એ કહું તાર આજે બરાબર અમારી આજ્ઞા પાડે એ સિત્તેર શું કરવું પછી આ તો મહાવિદ્ધ ચાલે જ ગયો એનાથી સીધો મુક્ત થઈ જવા માટે એટલો સ્ટોક એટલે મામાનું ઘર કહ્યું શું કહ્યું મામાનું ઘર ક્યારે બહુ ગમે તમે બોલે લવું ક્યારે છો નાનપણમાં એટલે આ બધા આપણે મહાત્માઓ ગયા છે તમે એ સ્ટોકનું તો બહુ આપણો મર્યાદામાં આવી ગયો શું જે અમર્યાદા તો એમાંથી આવી ગયા બીજું શું કહો છો કે યથાત એક પૂદગલ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ખૂટે છે એ ચરમદેહ છે ના એ પ્રાપ્ત થવા માટે આપણો વ્યવહારમાં આજ્ઞાધર્મ રીતે જીવવાનો નિશ્ચયની કચાસ છે એ નિશ્ચય હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાર્થમાં છું એવું એવું નિર્ણય નિશ્ચયથી આ ચંદ્રકાંત કેવળ આજ્ઞાધીન છે અને આજ્ઞાધીન પડે છે અત્યારે એનું દમણ ચાલી રહી છે શ્વાસ લેશે બહાર કાઢે છે આજ્ઞા દિન પડે બસ એટલે હું આજ્ઞા પડે છું એટલે આપણું હું પછી હવે એમાં આવી ગયું અને આજ્ઞા દિન પણ આજ્ઞા શું છે એ સ્વયં દાદા ભગવાન છે એમને પોતે આજે આટલું બધું સુંદર આપણને સમજ આપી અને આ કોઈ પણ આને સ્વીકારે જ્ઞાન હોય કે ના હોય જોવાનું નથી આજ્ઞા શબ્દ બહુ મોટો છે કારણ કે આ પ્રકાશ છે તો મને દેખાય છે અને અંધારું થઈ ગયું તો મને દેખાતું નથી તે જ્ઞ પ્રકાશનો સૂચક છે સમજાય પરંતુ અટવાયા કરતા અંધારામાં અને અંધારામાં પ્રકાશને શોધવા પ્રયત્ન માથાકૂટો ખૂબ કર્યા કરતા હતા એમાં પણ કોઈ આજ્ઞા આપે એ આજ્ઞા આમ તો વ્યવહારથી ક્યાં બધા આજ્ઞા શબ્દ વ્યવહારમાં વપરાય નિશ્ચય છે મુખ્ય નિશ્ચયને લાગુ પડે છે પ્રકાશને પ્રાપ્ત થયા પછી અંધારામાંથી બહાર નીકળી પ્રકાશમાં આવ્યા પછી પરંતુ એવું કોઈ ના જાણે પુણ્ય સારી હોવો જોઈએ હોવું ઘટશે નહીં તો કોઈને ખબર ના પડે શાસ્ત્રોના જૈન દર્શન હો વિધાન દર્શન હો કોઈ પણ હો શાસ્ત્રોના શાસ્ત્રો હોય આચાર્ય હોય સાધુ હોય બેસી જ રહેતા એ જોડે ગમે તે કોઈને ખબર ના પડે ના પડે આ પ્રકાશ બે વસ્તુ કારણ કે શબ્દો અને નથી ટેવાયેલા છે કોઈની સમજણ નથી કોઈને પણ જ્યાં જ્યાં મળ્યું નથી ટેવી ગયેલા પોતે પોતાની અંદર આખો ખજાનો પડ્યો છે તેનું વસ્તુ શું આ વસ્તુ એટલે જાત જાતના સાત્વિક રાજસિક અને તામસિક પરિબળોથી જીવન જીવાઈ હોય અને સિમ્પલ એક એક નથી એના બધાનું એટલું બધો સરવારો છે ગણિત એટલું બધું ગૂંથાયેલું છે કોઈ સમજી નહીં શકે આ ત્રણ જ આ ત્રણ જ વૃત્તિઓ પ્રકૃતિઓ જેને કે છે પણ એ સમાજને વ્યવહારમાં છે બધી વિશ્લેષણ બધા થયેલા છે અને સાત્વિક પ્રકૃતિ બધા આખા જગતમાં વખણાયેલી સાત્વિક એટલે આવું હોવું જોઈએ આજે સાત્વિક પ્રકૃતિ એનું કેટલું બધું પ્રભાવ સારામાં સારો છે કે નહીં બોલો છે હં સાત્વિક પ્રકૃતિ નો હું કર્યું કેમ કયો ધીરુભાઈ પોતે દયા છે ખોટી વાત નથી એ પ્રકૃતિ છે પ્રકૃતિનો ગુણ છે આપડે શુદ્ધાત્મા નો ગુણ નથી શુદ્ધાત્મા તો શુદ્ધ ચિત્ત છે શુદ્ધ ચિત્ત શુદ્ધ દેખે છે અને શુદ્ધ જાણે છે બસ શુદ્ધ દર્શન કેવા અનુભવ પ્રમાણના હવે અનુભવ પ્રમાણનો પ્રકારો નો ફરક પડે દાદા ભગવાન નું અનુભવ પ્રમાણ જેમનું છે એમાં એમને આજ્ઞાધર્મ મૂકી દીધું જો આજ્ઞાધર્મ પારશે ને પાર સંધ્યા ડોક્ટર હશે અઘરું બિનલ એમાં કશું જ અઘરું નથી એનું કારણ ના એનું કારણ આપો પણ નથી બોલતી પણ ના બોલાય દાદા હશું અઘરું એટલા માટે નથી દાદાજી કારણ કે નામ ને નામની માયા ને મન વચન કાયાનો જેટલો વ્યવહાર છે એ વ્યવહાર હે દાદા ભગવાન આ સૂર્ય ઉગ્યો છે હવે મિનાલને વ્યવહાર કરવાની શક્તિ આપજો અને સમભાવે નિકાલ કરવાની શક્તિ આપજો કરીને દિવસ શરૂ કરી દેવાથી દાદાજી પછી બધું મને આ આખું બધું સ્વયંભૂ ચાલે છે અને મિનલ બી સ્વયંભૂ એની મેટોમેટિક ચાલે છે અને અંદર મારા નિશ્ચયની મજાની હું અંદર મારો મજામાં બેસીને જોયા કરવાનું એટલે દાદાજી બહુ પ્રાર્થનાના બળથી બધું બહુ સરળ છે દાદાજી પ્રાર્થના શબ્દ બહુ મોટો મૂક્યો તમે પ્રાર્થના જ્ઞાન હોય કે ના હોય બંનેમાં એ બહુ મોટું પરિબળ છે જીવનમાં એટલું આખા વિશ્વમાં કોઈ પણ ધર્મ હોય સ્વીકારાયેલું છે અને આપણે ત્યાં વિશેષ ભાવે સ્વીકાર આપણે સમજમાં આવ્યું છે આપણા બધા એને શું દર્શનમાં નથી પકડાતું હજુ હજુ એટલે સામાન્યભાવે બધે બધા જઈએ સામાન્ય ભાવે એટલે શું મિનલબેન કે હું આજે મહાત્મા આટલો સત્સંગ આટલા ભેગા થયા હોય પછી બધા પોત કામે જાય વ્યવહારથી હોય બધે હોય છતાંય દરેક એની દ્રષ્ટિ એવી વિશાળ થાય કે બધા ગમતું હોય પણ એ બધે ઊંચ છું ઊંચ છું બધે છે અને બધામાં હું છું આ દર્શનની વિશાળતા કહેવાય શું કહ્યું હા અને જ્ઞાનની વિશાળતા કોની કંઈ વિશુ વિશેષ ભાવે તો કે આ શરીરમાં વિચાર આવે છે તે એવું નથી હું શુદ્ધ આત્મા છું આ તો મનનો ગુણધર્મ છે તે વખતે મન જોડે રહી શકીએ આપણે ત્યારે એ જ્ઞાન થયું એટલે અંતરના જ્ઞાન અંતઃકરણના જ્ઞાન જે શરીરથી છે પૂદગલથી છે અને પૂદગનના પ્રાકૃત ગુણોથી છે એમાં હું મારા સ્વગુણોએ કરીને અનંત અને એમાં જે પ્રમુખ ગુણ છે મારો જોવાનો આજે બધો વિકસ્યો છે તે આજે વિકસી રહેલો છે અને ચોખ્ખો થઈ રહેલો છે તે મારો મુખ્ય ગુણ તે હું જોયા કરું છું એને હું જ મને જોયા કરું છું સમજ્યું ને એમાં અંત શુદ્ધિ થાય એમ વ્યવહાર શુદ્ધિ કહેવાય અને ત્યારે વ્યવહાર શુદ્ધિ થાય દર્શન તો સ્વભાવથી શુદ્ધ છે તમને શું લાગે છે કેટલું પરફેક્ટ હંડ્રેડ પર્સન્ટ સ્વભાવથી શુદ્ધ છે એટલે દાદાએ કહ્યું કે હવે આપણી પ્રકૃતિ સાહજિકતા તરફ જવા માંડી છે એટલે કે નેચરાલિટી તરફ જવા માંડી છે બધાની જેટલી જેટલી નેચરાલિટીનો ભાગ ના હોય આપણને દેખાયો અને સમજણમાં આવ્યો એટલું તે તમને પ્રતિકમણ આલોચન પ્રતિકમણ રહી જ રહે જ તમને અને પ્રત્યાખ્યાન એટલે નિર્ણય નિશ્ચિતિ કેવળ શુદ્ધાત્માથી રહ્યા જ કરે આ વ્યવહારમાં આવી રહીને પણ સમજો એટલે આલોચના પ્રતિકમણ પ્રત્યાખ્યાન અને આજ્ઞા આ બે જ જીવનના મુખ્ય જ સ્તંભો રહ્યા આપણી પાસે એમાં આજ્ઞાધર્મ મુખ્ય સ્તંભ પણ આજ્ઞાધર્મથી ના રહી શકાય એવા કારના આજના સંયોગો બધા હોય જેને જે પ્રકારે હોય તે તેમાં તેમાં આ બીજો સ્તંભ આલોચન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચન એટલે શું કે આપણી ભૂલ આપણી અગર જ ખુલ્લી થઈ અને ખુલ્લી થઈ એટલે આપણે શ્વાસ ચાલે છે દમણ ચાલે છે એ દમણમાં આપણને લાગે કે મારી ભૂલ એવું મને લાગે મારી એટલે શુદ્ધાત્માની નહીં આપણી પોતાની એ અંદર કરનાર લેવલે થયું એટલે પછી બહારમાં આપણે સમજાય આ તે બહાર જ્યારે તેનું માફી માગી લઈએ આપણે માફી હોય સારા હોય હોય દાયા હોય તો સીધા માખી લઈએ અને માફી માગવા જેને ઉપરથી ધોલ મારીને થપ્પડ મારતા જાય તો અંદરથી માગી લઈએ બેવ રીત બતાવી છે દ ભગવાને તો બધું બતાવ્યું છે સમજાયું ને જો ભગવાન તપમાં હતા ને એમને આવી રીતે છૂટવું હતું એટલે નિશ્ચય આલોચના પ્રતિકમાં પ્રત્યાખ્ય એવી રીતે એમનો ઉદયમાં આવ્યું શું કહ્યું મેં કે એમને બધા વ્યવહારના સંજોગો તો આવ્યા એમાં એ સીધા જ મન ઉપર જ રહ્યા કરતા કારણ કે છેલ્લો દેહ હતો એટલે ચરમદેહ શબ્દ ચંદ્રકાંત એ અમુક અર્થમાં સમજવાનું બસ એ ખરું વાત એ બધા માટે એક સરખી કોમન છે હકીકત છે ચરમદેહ એટલે માણસ તરીકે જીવવાનો છેલ્લામ છેલ્લો દેહ પછી એને જન્મ જ નથી એને ચરમદેહ કે છે મનુ મનુષ્ય માનવદેહ અને એ પણ આ ભારત ભૂમિમાં ભારતભૂમિમાં પછી ગમે ત્યાં જંગલમાં હોય ગમે ત્યાં હોય પણ એ જંગલમાં ના હોય એ બધા ઊંચા સંજોગોમાં જ હોય બધા શું કહ્યું સંસ્કારી જ હોય બધા સંસ્કારી સંજોગો એવા જ વાતાવરણમાં હોય એમનો સંઘ જ એવો બધો હોય એમનો એ કુદરતી જ ભેગો થાય બધો કારણ કે આપણો અસંગ સ્વભાવ ખુલ્લો થયો શું થયું એ કોઈ પણ સંયોગોના સંયોજનથી મિલનથી એ હોય એવો નથી એ કાયમનો છે નિત્ય છે અવિનાશી છે અને સંયોગો સંયોગોના મિલનથી સંયોજનથી મિશ્રણથી એ સંયોગો થઈ અને સંયોગોની અવસ્થા બને છે એટલે દાદાએ કહ્યું અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય નથી આ ગેરંટી અને તે વ્યવસ્થિત છે એટલે દાદાનું એક એક સૂત્ર બે ધારૂના હોય બધું જ બધી જ રીતે રિલેટિવલી રિયલથી બિલકુલ સપોર્ટેડ થયેલું હોય આ વાત છે વાત સમજાયું તારે તેને સિદ્ધાંત કહેવાય નહીં તો સિદ્ધાંત ના કહી શકો તમે સમજાવ્યું એટલે આ જીવન તો બહુ ઓછું પડે એક એક વાક્ય સમજવા માટે આ અવસ્થા માત્ર કુદરતી રચના અને જ્યારે આપણને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ આપણે શું આપમાં આવે સમજી આપણે પોતાનો સ્વભાવ ત્યારે પછી કે છે કે હવે જોજો તમને બધું આવું બધું બનશે એટલે એમાં બરાબર સરખા રહેજો કે જ્ઞેહો મનના તો બહુ છે હજુ તો અનેક ખરા ને બધા એમાંના એ મનનું વિચારનું બધું બધું બહુ ચાલ્યા કરશે તમને કોઈ મહાત્મા થયું હોય કે કોઈ ના થયું હોય મહાત્મા એ જોયું પણ એની આ વખત રહે નહીં ને હાંભરવામાં આવ્યું વાંચો આમ થાય એમ કરે અને આજે આ કાળમાં આ હાંભરવામાં બહુ તકલીફ પડે છે છતાં જુઓ તમે તમારે એવું શબ્દ બહુ કમાલ કરી નાખીએ આજે શબ્દ એ અને શબ્દ ની જરૂર ના પડે એવી બધી ભાષાને એવું જીવવાની રીતો બધી કરી નાખી એવો સાહેબ કે છે મન શિક છે અરે એ શબ્દ છે એ શબ્દ નથી એવું કહે છે એ લોકો એમાં ફસામણ છે એ લોકોની મારી વાત સમજાય છે વડ લેસ નદી આ બધું જાત જાતનું અત્યારે નીકળે છે ને ડિજિટલ ને ના ડિજિટલ ને નાનો ને મોટો ને ના નાના નાનો કહે છે હું તો નાનો ખૂબ પણ આપણે એટલા નાના થઈ જઈએ કે નાનો તો એને પકડી ના શકે ડોક્ટર બહુ બધા બધા બહુ બીજી સરસ ભાઈ એમને મળવા જેવું છે કોઈ તમે જાઓને ઘેર અમતા ઓળખાડો તો જજો કચ્છાબી પણ રવિવાર જવાનું હવે આમ ડોક્ટર છે પણ આ બધાને જરૂર છે એટલે જવું જ પડે છે એમને હ નહી તો આપડે કેમ છૂટી પછી આમાં આવી જાય થઈ જાય આ ડોક્ટર છે બધી હમ આ બોલ બોલ અનુભવ તો બહુ સારા કાલે દાદાનો સત્સંગ છે હવે આજે સવારે મેં એક મેજર સર્જરી રાખી હતી પછી એમનો ફોન આવ્યો એટલે મને થયું કે આપણે પોસ્ટપોન કરીને શુક્રવારે રાખીએ પણ પેશન્ટ બહુ કોમ્પ્લિકેટેડ હતું અને એમપીના પેશન્ટ હતા બધા દસ બાર જણા રિલેટિવ્સ આવ્યા હતા બ્લડ અરેન્જ થયેલું એટલે પોસિબલ નહીં થયું કે ગુરુવારનું શુક્રવારે કરીએ એટલે પછી અને એટલું કોમ્પ્લિકેટેડ હતું કે ચારેક કલાક તો લાગે છે સર્જરીમાં બધી ગર્ભાશયની ગાંઠો હતી મોટી મોટી નાળિયેળ જેવી ચાર પાંચ એટલે ત્રણ ચાર કલાક લાગે એવું હતું પણ આ સત્સંગ ડિક્લેર થયો ને મેં મનમાં ભાવ કર્યો અને નક્કી કર્યું કે દાદા તમને પ્રાર્થના કરું છું કનું દાદાજી ગમે તે થાય પણ મારે આ સત્સંગ અટેન્ડ કરવો જ છે કે બહુ દિવસ પછી સત્સંગ ડિક્લેર થયો છે અને હું એટેન્ડ ના કરી શકું એવું મને નહીં ગમે એટલે પછી પ્રાર્થના કરી અને એને સેટિસને એક કોલ હતો કે સાત વાગે સર્જરી શરૂ કરીશું એ પહેલાંથી નક્કી હતું પણ સંભાવ એમનો કોલ કેન્સલ થયો અને મેં કીધું આપણે સવારે સાડા વાગે શરૂ કરી દઈએ આજે જ સવારે સાડા વાગે સર્જરી શરૂ કરી દઈએ હું ગમે તેમ કરીને ટ્રાય કરું કે મારે સત્સંગમાં જવું છે એટલે એ લોકો પણ બધા બઉ જ કોપરેટિવ છે કે સારું આપણે સાડા પાંચે શરૂ કરીશું પછી સંધ્યા પાછા એવું કે છે કે સાડા પાંચે શરૂ કરશો ને તો પણ તમને જવા તો નહીં મળે ચાર સાડા ચાર કલાક થશે અને પછી નાખો છો એટલે મીધું ના ગમે તે થાય મારે જવું છે અને સર્જરી શરૂ થઈ અને રૂટીન જે સર્જરી હોય ને એમાં પણ કલાક દોઢ કલાક લાગે અને આ ચાર કલાક સર્જરી મેં ઘડિયાળ જોયા વગર અને દાદા ને પ્રાર્થના કરીને શરૂ કરી તો આટલી મેજર સર્જરી સુધીનો સત્સંગ થોડું સાડા આઠ થયા અને એક મારા કલીગ ફોન આવ્યો કે પેશન્ટને બઉ બ્લીડિંગ થાય છે તમારા હેલ્થ જરૂર છે મીધું લો હવે હવે જાઓ સત્સંગમાં તૈયારી કરો હું આવું છું તો હું પહોંચી અને બ્લીડિંગ ટોટલી બંધ તમે બ્લડ તૈયારી કરો હું છું એવાનું ભાવાર્થ કે ભાવ અને નિશ્ચય કામ કરે છે નિશ્ચય અને એ જાતે જ ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે મારો ભાવ અને નિશ્ચય એકદમ ફર્મ હોય છે ત્યારે બધું ગોઠવાઈ જાય છે અને કાચું પાચું હોય ને તો પછી એવું જ થાય છે કે નથી આટ એમ કરાત નિશ્ચય નિશ્ચય નિશ્ચય જય સર આ ધીરુએ બહુ કહીયા છે મોટર શાસ્ત્ર ज्ञानी છે બહુ કહો છું હમ હમ આમ નિમિત તરીકે કોઈને કામમાં લાગે પણ ક્યાં પડવું છોડો ના આવે એ પણ શાસ્ત્ર એટલો છે ને જ્ઞાનમાં એટલો ઉતરી ગયા છે એટલે છતાં છોકરાઓને છોડાતા નથી પાછા નાનો બહુ વાલો છે એટલે છોડતો નથી ઘર છે બધા છોકરા છે એના બચ્ચાઓ થયા પછી કેવી રીતે વાત ગમત કરી આપણે ગમત નહીં કરી એકબીજા મહાત્માઓ તો મજા ક્યાં આવશે અમારે દીપક ભાઈ કે છે દાદા બહુ ગમત નહી કરવાની ચમત્કાર નથી અને પછી સંધ્યા બેન કન્ટિન્યુટી આવી એટલે આપે આપની વાણી ખેંચી લીધી તો એક્ઝેક્ટલી એમાં શું કેવા માંગ દાદાજી અનુભવ કેવા માંગતો હતો બધાને અનુભવ થાય કોને ના થાય મોક્ષ જવું છે એ નિશ્ચય છે એટલે ડોક્ટર સાહેબ બેન નો મહાત્માનો અને આપણા બધાનો મોક્ષે જ છે એટલે કેવી રીતે માનેલા નિશ્ચયનો સૂચક છે વ્યવહાર છે તો એ પણ વ્યવહાર છે તોય પણ અને આ ભૂબૂમાંથી ભલ ભલા લોકો નથી નીકળી શકતા મોટા શાસ્ત્ર જ્ઞાનીઓ એમાંથી છૂટી ના શકે ના છૂટી શકે કારણ કે આ શબ્દની જંજાળ બહુ જબરજસ્ત છે બહુ જબરજસ્ત છે જેવી માછલીઓને પકવાડાની ઝાડ હોય અંદર ઝડપી જાય બધી તેમ આ શબ્દને જંજાળ કહે છે ઝાડ ના કહેવાય જંજાળ એટલે આખું બધું ઊભું એક શબ્દમાં આખું ઊભું કરી નાખે એક શબ્દમાં પણ શબ્દથી છૂટી જઈએ ત્યારે આપણે હું શુદ્ધાત્મા છું બોલીએ તો પણ શબ્દ નથી એ શબ્દ નથી ના સમજાયું ઘણા લોકો આત્માની વાત કરે બ્રહ્મની વાત કરે અને સંસારમાં હોય આ છે બધું મને મારું મીઠું લાગે છે આમ છે ફીકું બધું છે ને ગમે બધી બ્રહ્મની વાત કરે બ્રહ્મ સ્વરૂપ થઈ શકે નહીં આત્મા સ્વરૂપ થઈ શકે નહીં એટલું બને કે આત્મા કે બ્રહ્મના શબ્દ ઉપર એને આપણે નામ કહીએ શબ્દ ઉપર કારણ કે તો એને નામ જ સમજે છે એને શબ્દ સ્વરૂપ સમજે છે ને બોલાય છે એટલે બોલાય નહીં તો કેમ તો સમજાય એને અને બોલે તો કે બ્રહ્મ શું છે ચાલો પડીએ રી પાછળ સમજાય કિરીટભાઈ આ બ્રહ્મ પણ ના એને પુણ્ય બંધાય જરૂર હું શુદ્ધાર્થમાં છું બોલ બોલ કરે ને તો એ પુણ્ય બંધાય પણ એવું કોણ છે કેટલા છે કોણ હોય કોક જ હોય મોટા આચાર્ય હોય ને તો પણ અને કેવળ શુદ્ધાર્થમાં જ ગાય એટલે એને નિશ્ચય ગયો એટલે નિશ્ચયને જ ગાયા કરે તો વ્યવહાર ક્યાં ગયો વ્યવહારમાં કેટલી બધી ક્ષમતા અને શક્તિઓ છે કે તમારા સામે દાવો મળે કે ના મળે બહુ બહુ અરે બાપરે કેવી કેવી ખૂણેથી કહી ક્યાં આવે તો ક્યાંથી ના આવી પડે ખબર જ કહેવાય નહીં હવે તમને શું વાંધો છે તમને કયો વ્યવહાર નડ્યો મોટી વાત કરી આવું છે એટલે ચંદ્રકાંતભાઈ આ પૂછો છો તો આટલો આ કંઈક વાતો બતા તમને મજા આવે છે યથાર્થ એક પૂદગલ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ખૂટે છે ચરમદેહ એ તો આ વાત સમજી લીધી ચરમદેહ નહીં પરંતુ આજ્ઞા ધર્મનો અનિશ્ચય આપણા મહાત્માઓ માટે એટલે એના નિશ્ચયને પાકો કરવા જ કરો કારણ કે સંજોગોનો વ્યવહાર તમને નહીં રાખવા દે એવું પાકાત પણે પણ આપણે જાઓ નહીં નહીં નહીં નહીં હું શું થઈ જવાનું હતું આ શરીર પડી જવાનું છે કંઈ એને શું થઈ ગયું પણ પડી જવાનું છે કે એના બહાર પડવાનું હતું કંઈ એટલું આપણે સામે એને બોલાય નહીં આપણાથી એમ બોલવાનું છે ગમે હું તો છેલ્લી હાલત કેટલી ખરાબ થાય દાદાને આપણે જોયું બધાએ વ્યવહારથી જોયા દાદાને જુઓ એમની સ્થિતિ ના બધું છતાં છેક છેલ્લા શ્વાસ સુધી છેલ્લા દિવસ છેલ્લા દિવસે પણ બધા અને આગલી રાતે જતો પછી આ શરીર કામના આપે બધા સાત રાતે પછી અડધી રાતે પાછું પછી સુઈ ગયા હવે અમારા સાહેબ મોટા કહે છે અને કહ્યું તો કે અંતલીને કહ્યું હતું તમને શું કહ્યું જો આ બોલશે હા દાદા એ છેલ્લા શબ્દો એમના રાતે અમારા વડીલ મહાત્મા બોલો એ વર્ણન કરો જરા દાદા એ થોડુંક સાફ કરવાનું થયું હતું પાછળ પાછળ પેલું જરાક બહુ સુઈ રહેવાનું હોય ને અને આગલા વખતે એક દડા આગળ કે થોડું કઈક પેલા ડોક્ટર આયા જાણીતા હતા એમના ગામના કુટુંબમાં જાણતા તે એમને એન્ટીબાયોટિક બાટલી હતી ને એમાં ઘણું બધું નાખ્યું છેલ્લું વસંતભાઈ કરી બધું હોય આ બધું જ કરે સમજાયું કરો કેટલા વાયદો આવે ડોક્ટરો જાત જા બધાને કોઈ ના નથી પાડી આ મેં દાદાનું મોટા મોટું એમના જીવન નું પાસું જોયું મેં જ્યારથી જ્ઞાન પ્રાપ્તિ થઈને પછી રહેવાનું થયું ને આગળના બાળપણથી એમની એમની સાથે રહેવાનું થયું બધા મને સંજોગો પ્રાપ્ત થતાં મેં દાદાનું વિશ્લેષણ કરતાં કરતાં જોયું કે એમના જીવનમાં નનો તો આવ્યો જ નથી ના શબ્દ જ નથી આવ્યો શું કોઈને ચેતવે આમ આમ કરીએ આમ સારું આવી રીતે કહેલું છે એમને આમ કરીશ નહીં કે આમ કર આ એમનામાં નથી આવ્યું મેં ખાસ જોયું છે મારા જ્ઞાન પહેલાંનું પણ મારી પાસે એમની બધી અવસ્થાઓ છે બધી બાળપણથી હું એમના બાળપણથી સમજવાળા થયા ત્યારથી એમ સમજો હું છે આમાં રસિકભાઈ છે સમજાયું ને ન નેગેટિવ પણ જરાય નહીં ત્યારે કેટલો મોટો યોગભ્રષ્ટ જન્મ થયો હોય ત્યારે આ બને એમ એમ બને છે યોગભ્રષ્ટ એટલે શું કે સંસાર યોગથી ભ્રષ્ટ શું કહ્યું સંસારથી ભ્રષ્ટ અને ભ્રષ્ટ ના કહેવાય સંસારથી ભ્રષ્ટ તો સાધુ કહેવાય પણ સંસાર યોગથી ભ્રષ્ટ એ બહુ મહાપુરુષ કહેવાય એવો જન્મ પામે છે દેહ અને આપણા બધા શુદ્ધાત્મા જન્મ થયો એટલે હવે આપણું પૂતગલ જે આવવાનું આવી રીતે આવવાનું જોયા કરજો તમે પણ આપણે આગળ રાચવું જ ક્યાં છે આપણે છીએ તે અમે મજા રહી અમે રહ્યા કરીએ ને આજે મોટા મોટા વિચારકો છે વિશ્વમાં એકલા ભારતમાં છે એવું બધે જ છે એટલે બધા સમજે છે જે વિચારકો જેમને પોતાને સમજાયું છે કે આ જીવનમાં જીવવું શું જીવવું ના શું તે જીવવું શું નો ભાગ એટલો બધો એમની પાસે પુણ્યનો એવું સુંદર એનો વિકાસ એમનો થયેલો ઊંચી ભૂમિકા આવ્યા વિચારની એવા આ કૃષ્ણમૂર્તિ છે ચાઈનામાં છે જાપાનમાં છે બધે જ દરેક પશ્ચિમ દુનિયામાં છે બધી બધે જ છે એમના જે સેન્ટન્સીસ નીકળે ને તમે જુઓ તોય ખ્યાલ આવે તમને કે જુઓ પણ આ કેટલા છે જૂજ આખી આટલી મોટી વસ્તી બટલા હોય ગણ્યા ગયા ખ્યાલ આવ્યો એટલે હામાં ભૂતકાળ હોતો નથી હામાં ભવિષ્યકાળ હોતો નથી કારણ કે એ નાથી મુક્ત થયેલું છે જે હા નાથી મુક્ત થયું હોય એ હા જીવતું હોય શ્વાસથી દબકતું હોય એ હાના જીવનની આપણો આજ્ઞા છે હું કહ્યું આજના ધોરણ છે કે સમજે ને ચંદ્રકાંત એટલે આપણો પૂતગલ દ્રષ્ટિની વાત આ થઈ હવે છેલ્લું તમારું છે એક પૂતગલ દ્રષ્ટિ બરાબર ન રહે નો રિલેટિવ રિયલ જોઈએ તો ચાલે એક દ્રષ્ટિ બરાબર ન રહે પછી ન લખ્યું છે ન તો તો એક પૂતગળ દ્રષ્ટિ બરાબર ન રહે તો રિલેટિવ અને રિયલ જોઈએ તો ચાલે એક દ્રષ્ટિ બરાબર ના રહે એટલે શું કે આ પૂદગલ પૂતગલના સ્વભાવથી પૂદગલ જ છે આ ચંદ્રકાંતને જે કંઈ બને છે તે પૂતગલને બને છે પૂદગલ એટલે કહ્યું તો કે ચંદ્રકાંતનું પૂતગલ એટલે શું કહ્યું તો કે ચંદ્રકાંતનું બસ આટલું જ ત્યાં એક દ્રષ્ટિ આવશે બાકી એક દ્રષ્ટિ તો કારણ કે આપણે કહ્યું અનેક ચિત છે આપણું આ વાત મોટી છે એક દ્રષ્ટિમાં તાત્વિક ભાષામાં તમે લઈ શકો બાકી વાત નહીં કરી શકો પણ એવો વિકાસ થઈ શકે તમારો આંતરનો એક દ્રષ્ટિ એક કે આખું વિશ્વ અને મહાત્મા અને આપણો સંઘ છે ને આટલી વિશાળતા છે ને બધું છે એ બધાને કોઈ મહાત્માને તો ગલન થાય જ નહીં ને કશું ચંદ્રકાંત કોને બસ સમજી લેવાનું તારે તો ગલન મહાત્માને થાય છે તો કોનું ચંદ્ર આપણું શુદ્ધાત્માનું થાય છે સમજાઈ ગઈ પૂરણ થયેલું તેનું વાત સમજાય છે એટલે ગલનમાં પૂરણ સમજાય એને આખા આગલા ભોમાં ગમે તેવું થયું ભૂલો થઈ બધું ભૂલ સમજાય એ મોટી વાત કરી દાદાએ એ ભૂલ સમજાતાની સાથે જ આ દ્રષ્ટિ તમારી આવી સરખી આ મોટી વાત છે પોતા જ હમ જ હમ જ હમ જ કરવાનો છે એના માટે કંઈ ખૂણામાં ભરી રહેવાથી કંઈ ના થાય કારણ કે વ્યવહાર આપણને ખૂણામાં બેસી રહ્યો તો નહીં બેસવા દે પકડીને ખેંચીને બહાર લાવશે તમને એવો અમારો હરીશભાઈ કહે છે હા બસ અને શું બધાના જ્ઞાન તમને બધા આવા અનુભવ વ્યવહાર થાય તો જ્ઞાની પુરુષને ના થાય દાદાને નહોતા થયા નતું કાકા પૂછે દાદા આ નાટક નાટક બધું આપ કહો છો તો કોઈ દિવસ તમે એવું તો નહીં કહેશો તમારી જોડે નાટક કર્યું બોલે પૂછી નાખ્યું હા રીસર પૂછ્યું હતું રિસર પૂછ્યું હતું ભાઈ બધું નાટક નાટક જ છે ને પણ એવી રીતે પ્રશ્ન કરે કે દાદા પાસે કઢાવવા માટે કંઈક નીકળી જાય આવું છે બધું છે દાદા જોડે હતા ને ચાર જણ માંથી આ દીપકભાઈ હતા એક જોડે જોડે એના સિસ્ટર આપડી બેન શું અંજલી બેન હતી પછી ત્રીજા નીરુ બેન હતા અને ચોથા મિનેશ હતો મિનેશ મિનેશ મહેતા એટલે આપણા આપતા પુત્ર મિનેશ એ ચાર જણ હતા છેલ્લી સ્થિતિમાં અને છેલ્લી સ્થિતિમાં છેક સુધી છેલ્લો શ્વાસ એ થયો ત્યાં હું દેહ હતા અને મને રસિકભાઈ સંદેશો મોકલ્યો તરસ જ હું સત્સંગ એપાર્ટમેન્ટ કોઠીથી દોડીને દોડી ગયો ત્યાં જોયું ઉપર ગયો પછી કે દાદા તો આવું છેલ્લા જો આ બધું સ્થિતિ છે તમે કોઈ કંઈ વાંધો નહીં તો ઉપર ગયો ઉપર ગયો અને એ જ સમયે છેલ્લા શ્વાસોનો જેમની જોડે મારે બાળપણથી જીવન ગયેલું અમારા પિતાજી હૃદય એક થયેલા છે હંમેશા હોય કોઈ પણ હોય દરેક રીતે થાય જાત જાતની રીતે થાય છે તો કોઈને બંધ મોડું હોય તો થઈ કોઈને આમ થાય કોઈને ઉગાડીયા જાત જાત રીતો છે એ તો અંદર છેલ્લા છેલ્લું પૂદગલ સમજાયું ને છટક બારી રહીશ એટલે બ્રિજ કેમ ગંભીર થઈ ગયો તું આવું છે તારે આ છેલ્લો આગલી રાતનો અનુભવ કહેશે જુઓ એ એ તો કેટલા દિવસથી હતા જોડે પણ આગલી રાતનો જલ્દી કહી દો હવે દાદાએ મેં કીધું દાદા સાફ કરવાનું થયું છે તો કે હા કરીને કેટલા વાગ્યા હશે અંદાજે જે છે યાદ રહ્યું અગિયાર વાગ્યા હશે રાતે અગિયારનો સમય એમ આશરે ચલો પછી જલ્દી કાઢજે એવું કીધું મને હા એટલે હું કરતો તો પછી દાદા એક વાર પૂછ્યું મને થઈ ગયું દાદા એક મિનિટ એક મિનિટ એમ એટલે દાદાને મને એવું લાગ્યું હતું કે પડખું ફરવું હશે પછી દાદાની વિધિ ચાલતી હતી તો વચ્ચે ચાલુ વિધિએ પેલો એવો અવાજ આવે ને એવો અવાજ દાદાનું વિધિ વખતે કોઈક વાર આપણને સાંભળવા મળી જાય તો એવો એવો અવાજ આવ્યો મને એટલે દાદા વિધિમાં છે અને થઈ ગયું સાફ એટલે મેં દાદાને કીધું કે દાદા સાફ થઈ ગયું છે બરાબર છે એટલે દાદા કે ચાલો તારે હવે આ બાજુ પડખું ફરીએ દાદા આમ અમારે ફરવું પડતું હતું તે આમ પડખું ફેરવ્યું દાદા પડખું જેવું ફેરવ્યું ને એટલે દાદા કે ચાલો સત્સંગમાં જઈએ એટલે બોટલ હતી તે હા પછી કીધું દાદા કે હવે આ કાઢી લો કાઢી લો એમ કાઢી લો અને કે છે પછું પડખું આટલું જ વાણી ને પડખું ફર્યું હવે ચાલો આપણે સત્સંગમાં જઈએ આટલું જ કર્યા અને પડખું ફર્યું એ ફર્યું એમનું એટલે અમે અમે બધા કીધું હા દાદા એમ કીધું સમજાય નહીં કોઈને આ વસ્તુ કોઈ બહુ ગમે તેટલું વિચારવા જશો તો નહીં સમજી શકો અમારું તાદાત મેં કે અમે હાજર હોઈએ કે ના હોઈએ પણ કોઈનો અનુભવ હોય ને સાંભળીએ ને તો અમે તો અમારું જાણે હાજર બધું થઈ જાય એ શરીર શરીરથી હાજર રહેવાની જરૂર નથી હોતી ના ના ના ના હવે સમજાયું હં ચાલો અમારા હરીશભાઈ સાહેબ કહે છે કે દાદા સમય થઈ ગયો છે અને અમારા ચંદ્રકાંતભાઈ સાહેબ કહે છે કે આ દ્રષ્ટિ એટલે આ મસ્તું સમજા કે નહીં એક પૂતગલ એટલે ગલન થાય છે તે આપણું પૂરણ થયેલું એ ગલન થાય છે શું કહ્યું એટલે પણ એ આપણે આપણે જોડે રહેવું એટલું સહેલું નથી કારણ કે આ છેલ્લું શરીર નથી એના કરતાં આજ્ઞાધર્મમાં રહેવું બહુ હારા મારું પાંચ વાક્યો સિદ્ધા ને સાદા રિલેટીવ ફાઇલ રિયલ શુદ્ધ આત્મા પતી ગયું ફાઇલ એટલે શું નહીં શું છે એને ગમે તેટલું ફેદવા જશો તો એટલું જલ્દી પકડાય એવું નથી સમજો ફાઇલ શબ્દમાં આખું અધ્યાત્મ રણછોડભાઈ સાહેબ કેવા આપણા વિદ્વાન બહુ વિદ્વાન સંત તે દાદા એમને ફાઇલ શબ્દ કલ્યાણ થઈ ગયું જય સચિદાન બીજું આગળ હા જય સચિદાન આ બધા ભાવના કરજો કે આપણા બધા સત્સંગ ચાલુ પાણી એક બાજુ કાઢી નાખ્યું છે ચાલો જય સચિદાનંદ બોલો હવે પછી નો દાદાનો સત્સંગ સોમવારે સોળમી તારીખે સવારના નવ થી દસ આ જગ્યા રહેશે આજે ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ સાડા પાંચથી સાડા સાત બાબુકાકાના હોલમાં અને શનિવારની જગ્યાએ આ વખતે રવિવારે પ્રાતવિધિ છે મહાત્મા નોંધ લેજો મહાત્મા રેશમબેન ભરતભાઈ ઠક્કરના નિવાસસ્થાને બી બે પારસ બંગલો અમીન પાર્ટી પ્લોટ પાસે એની એડ્રેસની ચિઠ્ઠીઓ ધ્યાન મુકવામાં આવે છે પ્રાતવિધિ દાદી રેગ્યુલર બુધવાર અને આવતા બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ મહાત્મા મીનાબેન રામભોનભાઈ પટેલના નિવાસસ્થાને બંગલા નંબર આઠ સોહમ ટુ વાસના રોડ શોભનાનગરની સામે દિવાળીપુરા એરિયા ખાતે આવતા બુધવારનો બહેનોનો સત્સંગ અઢારમી તારીખે બપોરના ત્રણથી પાંચ આ જ જગ્યાએ રહેશે અને આજના દિવસના પ્રસાદીના નિમંત્રકો ઘરે છે એટલે મેં એડ્રેસ કર્યું ને એટલે એ જગ્યાએ રહેશે આજના દિવસ ના પ્રસાદી ના નિમંત્રકો અને દાદાજી એને લીડિંગ ડોક્ટર બનવું છે આપડે બે એમનો ભાવ છે અને આજે જોડાયા છે અને આપડા બીજા દાદી આ સુધાબેન જગદીશભાઈ રાવલ આ મહાત્મા છે એ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે ક્યારે સત્તરમી તારીખે કર્યા કરજો જે મળે તે બધા સત્સંગ ચાલે છે જાઓ સચીદાલ દાદા ભગવાન અસીમ જય જય કાર અસીમ જય જય હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના સીમ જય જય કાર હો દ ભગવાન અસીમ જય જય કાર હો દા ભગવાન અસીમ જય જય કાર હો દા ભગવાન ઉપવાસ બહુ જ બહુ વખત થી ના મળે બહુ ઉપવાસ ભારે થઈ હોય એવું લાગે બધા ભારે ઉપર તો શું વર્ણન કરી છોડી દઈએ